સરખામણી કરે કાઢે છે આવ્યું જતી હોય તો ખોટું છે એવું બોલવું આપડી આવ્યું જતી જવા દેવી ચારિત્ર મોગડા કર્યા કરી મને પોતાનો ખબર પડે એમનો અમુક અવસે પડી પડેલી એને રક્ષણ કરનારા પણ ઉભા થાય છે देव रक्षण कर जा तो तो. रक्षण ફેરફાર થાય છે ઘરમાં પ્રગતિ થોડી ઘણી થાય બઉ થાય છે સૌથી વધારે અટકળી દેજો અટકળત ભાગી દેજો ને મદરબેને ભારતને કઈ નંબર આપ્યો જો ભાઈ સર ડાય ડાય બજી ડાબી બાજુ થી કહે છે ડાબી બાજુ થી નંબર ડાબી બાજુ થી નંબર કહે છે ડાબી બાજુનો એ તો ના ન દાનત એવી નથી ડાનત એવી નથી કહે છે દાનત એવી નથી જો વિચાર આવ્યો તો નંબર એવો લાગે છે નંબર લાગે છે મતલબ એવો બોલે ભાઈ ઓકે ઓકે છે ભાઈ સારો થઇ ગયો દીપક સારો થઇ જવા જો ચશ્મા રહ્યા તો માણસ ને બહુ ફેરફાર રીત રસમ સુધી જાત બધું પૂછી લે તે છે ડોક્ટર <tip> <tip> <Doctor? tip> <tip> કે ગાદે છે ખાંડે કને દે દે બોદર ચાની હોય ગરનો અત્યારે શું બોલનો બોદર અત્યારે શું બોલલે ઘર દેવું પડે એ બોદર છે હા પ્રકૃતિ ની બધી ટેવો હોય કે તા જાય ગયા પછી હલકી પડી જાય કે જતી રહે બરો માર ફૂટે તો ના ફૂટન બર તૂટી ગયો સભાવનો અને ત્યાંના એની વૃત્ય ત્યાંના ત્યાંના સુમાં પડી જાય આ ચોરી થઈ જાય એવા સંજોગો ભેગા થાય છે એ સાંજે થાય છે ત્યાં સાંજ બધું સુધી જાય ને ભરતભાઈ કેવો તો બદલાવાશે પોતે બદલવાય બધું બધી ના બદલવા કયું ને સ્વભાવ બદલાય નહી તેઓ બદલાઈ જાય એટલે પૂછ્યું આપડે પેલા કયું ને કે સ્વભાવ બદલાય નહિ તે બદલાઈ જાય એટલા માટે आप मंदिर शुभ प्रोग्राम बद नक्की करते में पुत्र करते सू ने पोसा ने प्रगति चौपड़ियापड़िया बदी चौपड़िया સંઘના નામથી સચિદાનંદ સંઘ બિલો હોય ને બિરલા નામ થી આવો મહારાજ સાહેબ આવો કે મહારાજ આવો કે ભાઈ મીઠું હુજવા દેવો થી ભઈ પતિતે તેલાં છોતા આવડતો ને બબવાનું છોતા આળે બાજ કે મોલ છે અલાર મીઠું સુના રાખવા રાત મોડે કે ને તો સાહેબ કહે કે પછી હમ હમ કરતા ના થઈ જાય કે જાન હમ હમ આમ તો યાદ કરતા થઈ જાય પાકી આ બધા કરતા વધારે મારા તમારે કરતા પાકી બઉ બાકી પાપુ તો પેલી બાબત માં થવાનું છે ને કે હા એ તો અમાર એ પાકો પેલા થાય અમારી આજ્ઞા પર ચૂકે નહી અમારી આજ્ઞા છે અમારી આજ્ઞામાં બધા કેવડી કેવા બના લોકો અંદર જેવું શું લેવા દે છે ત્રણ વાર હજાર મૂડી કહીએ તેમાં શું ગુનો સુધર છે બધું કેલુ બધું કહે ને બળવાળવા ખોર ચાલે બળવા ખોર પોતાનું સ્થાન કોઈ નાખવું પડે શું કરું એ સમજી જાય ને બધા અને સ્થાન કોઈ આ બધા દુનિયામાં તમારું સ્થાન જ નથીતા સાહેબ કે છે કે આપતો પુત્ર તૈયારી કરવી પડે ને કે છે આપતા પુત્ર તૈયારી કરવી પડે ને વાચન રાખવું પડે બધું કરવું પડે ને સમજાવતા વળું છે બીજા ને વાર ના લાગે છે પગ ડબાઈ દબાવી કઈ માર્કે દબાવવાના પણ પગ ડબાઈ દવાઈ ને બધું શીખી ગયા છે આ કેવું છે આખે હોય છે પાકિસ્તાન જીએનજી હોય તો મળે માં અમારો સહયોગ ને વિયોગ સહયોગ ને લાલ પીડા થઈ ગયા ગુરુ લાલ પીડા થઈ ગયા ગુરુ લાલ પીળો બે લીલા મરતા લઈને બેઠા ગુરુ જોવા નીકળ્યા અરે જોવા નીકળ્યા કઈ ઘેર ખાય છે કઈ દવા નહી કરતી જોવા આવ્યા ખાતી ખાઈ લે જોવા દે તો બે લીલા મરચા જે આખા થઈ ગયા એને હાથ પણ થઈ ગયો પોતાને જો મરચા વાળા મરચા ને મરચા વાળો ખાવા ના રહે હા એવું આ દુનિયા છે એવી દયા શું કરસો લાવે દયા લીના ને લીના રહેવાની ગમે એવી કઈ વસ્તુ છે એ શુદ્ધ ઉપયોગ પણ બહાર નો ઉપયોગ થયોગ ખબર પણ બહાર નો ઉપયોગ થયો એ બહાર નો ઉપયોગ થયો ને શુદ્ધ જોવું કુદરત શુદ્ધ પોતાનો જાતે રાહ રહે પોતે એકલો હોય ત્યારે પોતાની જાત માં બી શુદ્ધ જોવું શુદ્ધ જોવા જ છે ના એ બધો સરખો છે કારણ કે કાયમ માટે હોય ને ઓલા દોર્તે ના દાળી તો તમારે જો મેન્ટલ આખો ડાળો આયા કરે તમારો આત્મા અમારા જે મેન્ટલનો આયા જ કરે આખો ડાળો મેન્ટલ ઇસ મેન્ટલ ઇસ મેન્ટલ મેન્ટલ સિદ્ધા લોક નામ કા કે લોક કાટે કોણ કોણ ને પણ લાઇક આ બળી મને કે મને કે સાહેબ જને આને કે આ થઈ પડ મને રાતના આતે જંત જાય કે ના કઈએ તોય આવે હે અત્યારે માથે તોય આવે એટલે ના કઈએ તોય આવે છે ના કે તો દરકા તો દરકા આવે જ આવે આ વેપાર ચાલુ તો દર શું આવતું રે કે તમારા વેપાર ચાલુ તો દર શું આવતું મુકાયાની આવતી ને ચૂકવાની મુકતાની આવતી થી ચૂકવાની એમ મેં મે ફોન તો કરી કે ગાધું દુખે ને મેં એ લેકાર એ નામ લોક ભગવાને ગોઠ્યું છે અને એને ભાવ કયા તમારે કોને કાપે તમારે કાપ્યા જ કરે આત્મા પ્રાપ્તિ થાય દેહ માં રહ્યો ને તે બધા હાથમાં રહેવું નફો છે પૈસા નો કોઈ ખાતા નફો છે છોકરા ગમે નકાન નફો નથી બેઠા છે પ્રગટ પેલા ઉતરી જાય હોય તો તમારે પેપરો માં આવે છે ખબર કરવી પડે એ દાદા ભગવાન હું ચૌદ લોકો નાશ જે આ બોલ છે ને આ બીજું બધું નહીં રોકડા થઈ શું ખોવાઈ જાય અત્યારે આનંદ થયો ને બીજ થઈ ગયેલું રોકડું અને રોજ એ ઘેર મહાત્મા કરુભાઈ પટેલ બરોડા ખોપરી લઈને ફરેક નહી લાગતી લોકો બીક લાગે એને ખાવ કોને ગમે તને ના ગમી ના ગમી મારી ના થાય બધી વાતો તમને મળે કારણ કે ઘર માં જઈને જાતે મળીએ હકીકત પડે તારે દીપે તારે તમે જાણો છો હવે અમારું કલ્યાણ કરો અમે તો આબુ છીએ દાદા કે છે ને કે આ બેંક જે ચેક ભરી નાખો પાંચ એના રહેવું એ નહીં મારો કોઈ ભાવ નહીં નહીં ભાઈ ભાવ આવશે તો આવશે પંકાન કથા ને હા રે જયા જાતે ઉપંકાન દો રાદે ઉંકે પંકાન કો બે કરે આમાં સા મને એવું છેલ્લો જ અવતાર છે એમને એમ લાગે છે કે મારો છેલ્લો જ અવતાર છે અને લોકો હિસાબ કિતાબ પતાવી ને છે આ જો આવા કે બરોબર છે ઇશ આપણને ખબર પડી જાય ઇશ ઇશ ચોબડા પર ખવા પડીયા કન્ક્લુઝન કે છે ને કન્ક્લુઝન કે છે કેલ્ક્યુલેટર કન્ક્લુઝન કેલ્લો કેલ્લો કન્ક્લુઝન કેલ્લો કન્ક્લુઝન યેને ઇશ બતાવનાર કોણ કોનો ઇશ બતાવ્યો છે કોની જોડે બતાવ્યો છે બધું નિકાલ થયો છે ને બરાબર છે કે અમુક લોકો ને જે મારી પાસે લેવાનું છે જે કરવાનું હોય છે જે કે છે કે આપડે ગણી વાર એવું કરીએ છીએ કે કામ બીજા ને મળે કામ આપડે કરીએ ફળ બીજા મળે છે કે છે કામ આપડે કોઈનું કરીએ ને ફળ બીજા મળે છે આપણે કોઈના માટે અંદર થી પૈસા ને વધારે મહત્વ આપે છે બીજા બધા પૈસા ને વધારે મહત્વ આપે છે આમાં કોઈ ટાઈમ નથી બગાડતા બીજા બધા પૈસા મહત્વ વધારે આપે છે અને આમાં આવો સમય બગાડતા નથી કે ભગવાન બીજા નથી આપતા તક આપે છે એ લોકો લેતા કરતો તક આપે છે ભગવાન જો કરે છે તો આપડે કહેતું આપડે કરતા આપણું બધું કરી દે એ વાત સાચી ભગવાન ભગવાન ની મહેરબાની ઘણી બધી તકો મળીએ છે સારા માણસો મળ્યા છે નાની ઉંમર સામે ચાલી ખાલી વિચાર જ કરતા આવીએ છે એ તો ખાસ વિચારતો નથી હા આટલા બધા લોકો જગ્યા એની પર નહી રાખે અને એકની પર રાખે ભગવાન કેવાય ને એ તો જાનવર કેવાય એક રાખે ને એકને ભિખારી રાખા ને ભગવાન કેમ કેવાય ना पर। थो थो थो ना पर। ना, तो नज पेल शु गए લોકો એમને મોટા સાહેબો જે છે કાંક્યા લાંબા કરી પગાર ખાતા હોય તારે આવે કે આખી ખોટું થઈ રહ્યું છે હા ના એવું તો કેવી રીતે આમ જગત કાયદેસર છે ગેરકાયદેસર નહી જગત નું તો આમ થોડું ગેરકાયદેસર કહેવાય કે ખોટી રીતે ઉપર માણસો ખોટા રિપોર્ટો લખે કઈ ખોટી રીતે રજૂઆત એ તો મને ખબર નથી કારણ તમે આ જે જોયું જગત માં આવું બને છે પણ ભગવાન જાણતો હશે અલૌકિક વાત જુદી ખરી લૌકિક થી અલૌકિક વાતો જુદી હોય ખરી અલૌકી હા તો વાસ્તવિક વાત આપડે અહીંયા વિજ્ઞાન એ બધું વાસ્તવિક વિજ્ઞાન છે ને ત્યારે બધું ના આવે અને અન્યાયથી દેખાય બધું આ જગત પણ વિજ્ઞાન થી એમ તું એવું ભેગું થાય પાણી થાય એનું કોઈ કોઈની જરૂર ખરી મેકન ની ઉપર વાવ ને એવું ભેગું થાય અને પાણી થઈ જાય એમ બેકન જરૂર પડી ખરી H2, હાઇડ્રોજન ને ઓક્સિજન કોઈ ને ઓક્સિજન કોઈ બનાવ્યા છે કૃપાથી બનાવવું પડ્યું અવિનાશી ના પોતાના પરિવર્તનશીલ પ્રભાવથી વિનાશી તત્વ ઉભો થાય છે અને વિનાશી દેખાય છે ભાઈ ના સાયન્ટિસ્ટને કહ્યું ગોળી ક્રિયે કેમ તમે ના પાડો છો તમે ગોળ ક્રિએટ તમને કોને દીખવા દે ત્યા ખાઈ છે કેટલા માણસ માણસ છે અભ માણસ ક્યારે શક્ય થશે લોકોની જે માન્યતા છે આપન્યતા છે એમાંથી ક્યારે બહાર નીકળશે એમ બધા બધા જ લોકો સામાન્યતા માંથી નીકળે છે માટે જીવન કેટલું સુંદર થાય બરોબર ભલે કાર્ય કર્યા કરો બરોબર નસીનભાઈ પણ ઉભો ના થાય ના પણ માન્ય હોય સોલ્યુશન તમારું તમારું થઈ જાય એટલે વાંધો છે ના વાંધો બિલકુલ નથી તમે પગલ થયેલું રે પછી પ્રજા ના ઊભું થાય પછી મસ્તી જ રેવાની તરા આ પગલમાં જ મૈલા રે આખો દારુ પગલમાં દેવાળ દીદી પગરી તેરે આ પગલમાં આતુ જગત આ પગલ સોલ નહી કયું કે ત્યારે તે આતુ જગત આ પગલમાં ડિઝોલ્વ થઈ ગયું કે ડિઝોલ્વ થઈ ગયું કે પગલમાં દેલેકેમાં ડિઝોલ્વ થઈ ગયું છે પગલ પગલમાં પગલમાં જોન દેજા તેજમાં મોઢા પર જુઓ ત્યાં 50 મોઢા વાય પર તોય દીર્ઘ વિદલે ચાલે મોડા હોય છે આવું ના થવું જોઈએ સ્વતંત્ર થયું જોઈએ સ્વતંત્ર બીજા બધા ને બોસ કઈ જવાઈફ ને બોસ કરી ચલાવવું પડે છે વાઈફ ને બોસ કરી ચલાવવું પડે છે બધા ના ઉપર દમ મારીને કામ કરાવતા હોય કેટલા દિવસે ને ભગવાન પોતે છે અને ભગવાન એ માત્ર ને પ્રકાશ આપે છે આનંદ સ્વરૂપે પ્રકાશ આપે છે એ બધું હા તમારે જો સુખ જોઈતું હોય દુનિયાદારી આ ભૌતિક સુખો જોઈતા હોય દુનિયાદારી સુખો જોઈતા હોય તો તમે લોકોને સુખ આપો અને દુઃખ જોઈતા હોય તો આપો જે તમારે જોયું હતું લોકોને આપો અમુક માણસો જે હોય છે વધારે પડતું લોકોને દુઃખ આપે છે જાડી ચામડીના કે જેમને કશું જ ના થાય જળ હોય છે છતાં એ લોકો ભૌતિક રીતે બઉ સુખી હોય છે કર્યા છે અત્યારે છે એ કરોગી રહ્યા છે અને અત્યારે ખોટા કર્મ વધી રહ્યા છે આ પાછલા કર્મ હિસાબે તો આ બહુ હિસાબ સિંહે ના થઈ શકો આ કર્મ ફળ છે કર્મ નથી તમારો ઘર કેટલી રૂમ છે બે ને ઓળખો છો કામ ના થાય ના ઘર સારા માણસ હોય સારા માણસ હોય તો બાર વાત કરો કે ભાઈ શું કામ છે કે મને લાગે કે ના અમને વાંધો નથી રાખવામાં રાખું નહીં તો પછી બીજે જાઓ તમે બીજા જાઓ બીજે જાઓ તમે બે જણ રાખો બે જણ રાખો એને का, आ, सारी पेबंदी होने ओलखान सारी होबंध सारा हो सबंध सारा हो जाए સરસ થાય સામાન્ય માણસ નું મન ભગી જાય છે જે જગ્યાએ મન ના બગાડ તો બહુ સરસ થાય છે અને મન તો બગડી જવાનું પછી તાર ને